આપડે નામ કાઢી નાખીએ શું કે પ્રતિક્રમણ નામ નીકળી જાય નથી ફાયદો તો બહુ જ આવ્યા કરે છે પ્રતિક્રમણો જેટલા થવા જોઈએ એટલા થતા નથી તમે કઉ નથી થતા પ્રતિક્રમ કેમ થાય કે આજે આખો દેશ ઈઝ વ્યક્તિ ને આપડે પ્રતિક્રમ કરી નાખી કે આ બધું બંધ થઈ જાય હવે આપણને આ બધું જોતું નથી તો એના થતા નથી પ્રતિક્રમ કરવા જોઈએ ફાઈલો જ આખી ના હોય હા એટલી જેટી ત્યાર પછી આપણે નવરા પડિયે નાઠડે માં હા બપોરે ખાઈને આરામ કર્યા પછી ઉઠીને પછી શરૂ કરી દીધું હા શરૂ કરી દીધું એમે તો જે તે ટાઈમે નહી સેટા ત્યાર પછી એને પેમેન્ટ કરી દીધી છે કેને માંડી મોમેન્ટ અમારે થી ઘણીવાર થતો ના હમણા એક વખત એક વખત એક ફાઈ મહિ બહુ જબરદસ્ત ઊભી થઈ ત્યારે જબ જબ પ્રતિગ્રમ એટલો બહા કરી નાખ્યા છે કે છેલ્લું પ્રતિક્રમણ પછી ઉડી ગયું રોગ નું મૂળ પેટ માં પડ્યું જેટલી શક્તિ માંગે એટલી બધી આપડે એમ થાય કે બધી જાત સંજોગો એક સાથે ભીડો કરે બધી જાતના મન ના બાજુ ના આજુ ના આવા બધા કરે ને શક્તિ ખૂટી ની છે ને આ બધા આટલા બધા દબાણ ની વચ્ચે નથી જોનો ભીડો બહુ થઈ જાય છે ધીરબેને પૂછે ને આવું તેજ આયેલો એટલે એટલે તો પૂછ્યું ને એટલે તેજ બાઈ તેજ બરાબર બતાવતા જાય એક સતા નથી પ્રતિકણ બતાવવા લખો ભાઈ જમ્યા પછી આરામ કર્યા પછી કરવા બેસ છે તો કેચન સે બરા નામ નું કાચી બે નામ મત્રી લઈને બસ હવે એક જો એ બરાબર થઈ જાય ને અહી એનું એડજસ્ટમેન્ટ બરાબર બેસતું નથી એ પ્રતિકણ થવાનું થાય ને મસ્તો તો બરાબર છે નહી તો શું થાય છે કે પછી એમ થાય છે કે આપડું શક્તિ તૂટી જાય છે એટલે કે છોકરાઓ તોફાન કેટા તોફાન કેસો કરીએ આપડે એટલે પછી ઓલું આપડા માં બધું તો છે નઈ કે આપડે સમજાવી ને કે છોકરા તોફાની ના હોય તો ખોટું કેવાય તો તારે હિંમત આવે શક્તિ રે આખી જિંદગી ને પસાર કરવાની સંગર જીવન સંગ્રામ છે એ સંગ્રામ આપડે મોટી મોટો થાય સિદ્ધ પૂર્વક છે લોકો લડે વડે માથે એટલે આપડે તો પછી ઉમેદવાર આપડે એને છતું કરે કરવું આવી જાય એમણે આપણે આથી કરીએ છીએ આપડે એને એડજસ્ટ લે કરવાનું પછી હવે બહુ બોલતી નથી મને આપડે એ લોકો શું છે અમે તમને બધાને ક્યાં મળે છે તમારા અભિપ્રાય બદલાય તમારો અભિપ્રાય બદલાય એટલે તમે નક્કી પડો શું અને તમારો અભિપ્રાય બદલાય નઈ ત્યાં સુધી તમે શક્તિવાન થશે શું કઈ ખોટી ભૂલકારીએ ને સમજી જાય અનસતી ભૂલકાડે હું કેવાય તો પોતા અહંકાર સંતોષવા માટે કરતા હોય પોતાનો આપડા પર કોઈ બોચિંગ કરે કોઈ ના કરી મને ગમે નહીં આ છોકરા ઉપર એ તો એવું ઋણા નું બંધ જ દાદા ભરત ને પેલે થી નાનો હતો ત્યારથી એને મમ્મી જોઈએ અને અગર એમ તો કેરા જ બરે ને કેરિયા જડે તે રે એવી છે કરી નઈ કરી એટલે શું કહેની કરી કરી ભલે કે કરી કે છે પાસ પાસ તો દુસુરિયા કરે છે તો ના એની પણ આજે બધું ઇસાઈલો વળી પતિ ગઈ સારુ બસ આવી બહુ બહુ સારી શાંતાબેન કે મારા ખાસ દુસુરિયા પેલા પેલા મુક્તિ સોફારી બનાવે આવું છે જીવ ની હિંસા થાય જાણતા અથવા અજાણતા જાણીને બી કરવું પડે કઈ થાય તો શું કર્મ નથી એનો દોષ નથી લાગતો બેસે ને બેસે પણ એવું છે ને કે બનતા સુધી આવા ઉપાયો ના કરવા જોઈએ હિટલરી ઉપાય ના કરવા જોઈએ હું કોઈ દવા લગાવતી નથી આપડે નથી લગાવું ભલે વાંધા અમેરિકામાં વાંધા નો એટલા બધા વાંધા થઈ ગયા છે નીકળે જ નઈ એને પછી કેવી રીતે દવા શું કરવું એ સમજણ ના પડે માછી બહુ સરસ ઉપર ખોરી કાઢે શું એ શું કરે છે આવે પેલા બધી બધી દવાઓ ને બધું કરે એટલે આવે જ નહીં આવ્યા પછી મરવાનો સવાલ ના આવે ખબર જ નહીં પડે એ વસ્તુ પછી બંધ થઈ જાય છે રાત્રે એક મકણ હોય ને મકાન એનો જો હિસાબ ના હોય ને તો તમારી પાસે એટલે બધા મકણ વખણ બધું હિસાબ ના દે ને હવે એ હિસાબ ના ચૂપતા કરી દો પેમેન્ટ એટલે અમે તો નિયમ પેલો થી નાખેલો પેમેન્ટ કરી દીધેલા અત્યારે વાંધા ને વાય એ બે લઈને આવ્યો હોય કોઈ બે લઈને જાય એવું બધું બેંક કેવાય પણ સાફ સુવિધા વધારે થયું થાય સાફ સુવિધા હોય ને એટલું બધું ના ઉભા પણ એની પર દવા બસ વાગી તો ગુનો ને આમ સમજ નો પાકો વધે છે એનો નિયમ હોય છે મકાન નિયમ હોય છે શોધખોળ કરેલી મેં આના ઉપર તો તેનો નિયમ હોય છે ગમે થી દવા નાખો તો ફરી બીજા ઉભરાયા જ કરશે એ બધું આ બધું ચાલ્યા જ કરવાનું અને એ મોસમ શું કે છે તમે ઊંઘો છો શું જોઈએ પણ એ અવસ્થામાં જાગૃતિ નથી સંસાર પાર કરવા બહુ મુશ્કેલી છે આક્રમ વિજ્ઞાન આપીએ છે પછી ભાવ થી કાઢી નાખે ને ભગવાન જીવ ને કેવું એવું રોજ પાંચ વખત ભાવના ભાવજો કે છે મન વચન કાયા થી કોઈ જીવને કિંમત માત્ર દુઃખ ન હોય એવી પાંચ વખત સવાર બોલી અને સંસારી ક્રિયા ચાલુ કરી પેલું તો જી એના એનો મરણ કાર્યો હોય તો જ મરે મરણ કાર પેલા મરે નઈ દાદા છુપા હોય હિંસક ભાવ હોય અંદર થાય મારવાના થાય ભાવ હોય તો સંયોગ ભેગા થાય ભાવ સંયોગ ભેગા થાય આ પાંચમો આરો તો જવ ને આધો છે જૈન શાસ્ત્ર માં પાંચમો આરો આરો લેવો જ પડશે આકારે એમાં પચીસો વર્ષ ગયા મહાવી સ્વામી ભગવાન ને મુક્ષ કે હવે ચડતો કાળ છે એમાં આજ ના યુવાનિયા અને આજ ની છોકરીઓ સગ પણ સાંધે ને તોડે ભૂતકાળ માં તો કદાચ અને મા બાપ ને પણ ગમે તો એ કિના ને છોડી દે ભૂતકાળ કોઈ દિવસે છોડતા નઈ એના માટે લડી મરતા ભૂતકાળ તો એક મુછ ના બાળ ઉપર કરોડ રૂપિયા લાવતા એની ઉપર લોન લેતા સારો આવવાનો આપે કયું છે હા એટલે કાળ તો એવું છે ને સારો નહિ દૂષમકાળ એટલે દુષ્મકાળ પણ ભગવાન ને આ પચીસો વચ્ચે ગયા બાદ કરી ને આપડે જો વાત કરીએ ને ભગવાન એવો કાળ આવશે નહીં આપે કયું છે એમ કે બે માં બહુ સારી સૃષ્ટિ થશે અરે બહુ ઉચ્ચે દશા હિન્દુસ્તાની અત્યારે તો આત્મા ક્યા ભાવ માં આવશે કોણ જાણે કયા ભાવ માં આવશે ચાર ગતિ છે ને રાક્ષસી જેવો માણસ એવા દુખ સહન થાય નર્ક નું ખબર તો જોતા જ મરી જાય પેસા દસવીસ માણસ નીકળે કે જે પેલી બીજી નરક માં જાય તો મારી નરક માં જાય બીજી વિશેષ નહી પણ મા તો સાતમી નરકે જનારા બેઠા છે એવા કર ના હોય પણ અહિયાં મહારંભી ઘણા છે આ માકડ ની દવા બનાવનારા માખી ની દવા બનાવનારા માંદા ની દવા બનાવનારા મહારમભાઈ દવા એવી બનાવે કે લોકો મરી જાય પણ પોતાના દુશ્મન માટે બનાવે એ મહારમભાઈ આ દુશ્મન માટે લોકો બનાવતા નથી આ તો પૈસા કે હોય ને બહુ જડે પોતાની બનાવેલી દવા પોતે પણ બધા આરંભી કહેવાય કેવું તો માં તે આરંભી જ કેવાય મહારંભી નાખે મહારંભી તો માણસ કોને કેવાય કે પોતાનો કઈ પણ ફાયદો ના હોય નાખે નાખે કે આરંભી મહારંભી કેવા તો આ તો બારેલા કેવાય ને એટલે ગમે તેને વિશ્વાસ થી કોઈ જતા હોય કોઈ જાત નું વેર ભાવના હોય વેર પૂરી કરવા માટે જ આ કરે બરાબર ની તમારે થશે તો પછી એ પાછું એને ચોપડે નોંધાય એવું થયું ને પછી એ ચોપડે નોંધાય કે આગળ વેર લીધું હોય એને આપડે આપણા આત્મા નો વિચાર બીજા નો નહીં વિચાર આરંભી મહારંભ શું છે એ જ્ઞાનીઓ જોડે બીજા નું કામ નથીગત વાર જોડે જ્ઞાનીઓ મહારંભી કોણ કેવાય આ હિટલર કેવાય પેલા અમેરિકા નાખ્યા હતા ને પેલા એ મહારંભ કેવાય આ તો મહારંભ વાળો છે મુંબઈ માં તો વેખર પાન દસ માણસો હોય મુંબઈ કચી લાવે આ તો આ તો એ અભે સાલેતા થકી જાય વાત બંદુક કાઢી નાખ બંદૂક ચોખાઈ કઈ છે મનોબળ જબરજસ્ત હોય જે વ્રજ વૃષભ નારાયણ કીધું છે વ્રજ વૃક્ષ નારાયણું ચાલે છૂટો પડી જાય પણ મોક્ષે જવા માટે એ સંઘ જોઈ હા મોક્ષ જવા માટે છે આના માટે આપણે બરાબર કીધું ભગવાન સાધુ એ માન્ય ખરા કે નહી બધું માન્ય હોય એમાં અમાન્ય હોય જ નઈ ને અને છત્રીસ હજાર હાર્યા હા એ બધું માન્ય હોય ચંદન માળા પ્રમુખ અને અહિયાં ગૌતમ એ બ્રાહ્મણ હતા અને એક દિવસે એક દિવસે ચુમ્માલીસો ભગવાન જેટલા હોય એટલા તે જ ભાવે મોક્ષ માં જાય એના માટે બીજું ભાવ નહીં અને ગણધર હોય એ દીક્ષા છોડે નહી બાકી બીજા પડવાઈ દીક્ષા લઈને છોડી દીધેલા ઘણા કોઈ મળ્યું અને કોઈ ઉદ્યોગ કોઈ કોઈ એમનો પામ્યો નહિ દેશ ના સફળ ના થઈ એમ દેવતા વ્રત પ્રસ્થાન કરે નઈ ભગવાન ને ઈશ્વર થઈ પડી બેતાલીસ વર્ષ સુધી ભગવાન દેશના આપે નહીં એમ નઈ કેવળ પણ વખતે પેલી દેશના કારણ કે જ્ઞાન બદલાયા કરે શું થાય અને પછી વર્તન માં આવે જ્ઞાન બદલાયા પછી જેટલું જ્ઞાન બદલાયું એટલું વર્તન આવે પણ આપડે તો પેલું પાંત્રીસ ચાલીસ વર્ષે તો આ તો એવું છે ને ગાય ના સિંગડા પર અમા લોભ લાગ્યો તે પાછું બહુ ખોટું કહેવાય લોભ કોઈ જ કે આમાં લોભ ના હોય આપડે ના એમ નહી દાદા આપણે ઉતાવળ નથી આપડે ઉતાવળ નથી પણ હું એમ કઉ છું આ જન્મ માં આપડે દશાઓ અરે બહુ દશા ઊંચી થઈ ગઈ છે પોતાના દોષ દેખાય એના જે દસાય કઈ કોઈ આચાર્ય દેખાયા કોઈ એક પણ આચાર્ય દેખાયા હોય દોસ્ત પોતાના દોષ દેખાય નહીં બધું બધું દેખાય પોતાના દોષ બે ચાર દેખાય કેટલા દેખાય સ્વામજી દેખાતા તો હશે જ ના દેખાતા તો હશે જ ના દેખાય તો નહીં પાછો કે નહીં તો એનું જાણે હા એટલે આપી જાય ને તો બધા નિર્ભય પદે દે રે કશું આપવાનું ગાય ના સિંગડા પરિવાર રે કસે નો ગાણો એમ તો એટલું થઈ ગયા બહુ થઈ ગયું છે સમજે એટલી વાત આત્મ મોક્ષ આવ્યો છે પણ આ દાદા પોતાના એટલા બધા આવરણો ને ઓર્ડ રાખશે એટલે બધું લાગે છે કે વાત ધરાવવા પહોંચી નથી લાગે શું મોક્ષ ધ્યાન બંધ થઈ ગયા બંધ થયા ભગવાન કડાપો અજંપો કડાપો અજંપો હતા પ્યાલા ફૂટી જાય ત્યારે હાથમાં ફૂટી જાય છે હસીવરણ ના હોય ને એસી વર્ષે શું થયું શું થયું કકડા થયું થયું ક્યાલો કુદો રણકો સાંભળો કે શું થયું કે કડા પલા જમ્પો બધા કેટલાક જૈન થઈને તો આગળ એનો જગત જાણે નઈ સમજે નઈ એને જઈને નામ બાઈ નો ધોરણો રહેતો રહી નો ધોરણો કોઈ આચાર્ય નહી રહ્યો બધું ભણી ભણી ભણી ને શાસ્ત્ર ભણ્યા શું થયું હા શાસ્ત્રો ભણ્યા શાસ્ત્રો બધા મુખપા પણ હતું નથી છે જ્ઞાન ની જરૂર તો ખરી જ્ઞાન તો સાચું કે ખોટું સાચું હા પોતાના સ્વરૂપ નું કે બીજું શાસ્ત્રો જ્ઞાન કે સ્વરૂપ નું જરૂર સ્વરૂપ નું એટલે શાસ્ત્ર ના આધારે સ્વરૂપ નું નામ થાય ને તમને શાસ્ત્રો સાધન છે માટે કોઈ શાસ્ત્રો આચરવાન કરું મારું કહેશે સફળ કેમ નહિ થતું જો ત્યાર પછી એ દેખા રે એક તરફ શિક્ષાગર તલા માં લુટકી મારે થઈ જાય મળશે મજૂર નો છે તે બે રૂપિયા પુસ્તકો શાસ્ત્રો માંથી ઉકીલા એને માથા પરિસ્થિતિ એટલે સો રૂપિયા તમને કે તમને હો રૂપિયા મળશે કે અત્યારે અમારે જૈન શાસ્ત્ર માં લેખિત શાસ્ત્ર હોય તો પાંચસો રૂપિયા ની કિંમત છે પાંચસો રૂપિયા ની કિંમત છે અને છાપેલા હોય તો પછી રૂપિયા માં મળે છાપેલા પછી હસ્તલેખિત હોય તો ભગવાન ગણતર ખ્યાલ એ ને પણ ભગવાને બરાયું નથી કરે છે પછી ફ્ડ ના સાયન્ટિસ્ટ ને પૂછે છે કોનું ક્રિએશન છે આ કોઈ વ્યક્તિનું ક્રિએશન નથી આપણે કઢેરી શકીનું બદલાય નહી ત્યાં સુધી એને બરાબર છે એના માટે માફક છે જયારે એને વાસ્તવિક જાણવાની ઈચ્છા વાત કરેલી કામની તો નકામી જાય ને હા અને તેમાંથી પછલ પજલ ઉભા થાય છે વિજ્ઞાન અક્રમ છે તમે અક્રમ ક્યાં કાઢ્યું કે છે મેં કહ્યું મેં કાઢ્યું નથી આ તો ઉદય આવેલું કેવું છે આ ક્રમિક શું ખોટું છે ને કહ્યું આ ક્રમિક ને ગયેલું છે કેવું ડાયવર્ઝન કરે બીજું કરે પણ એટલે આક્રમ છે શું છે અક્રમ એટલે લિફ્ટ માર્ક લિફ્ટ માં બેસી ને મોક્ષ આટલો અંતર છે જૈન શાસ્ત્ર કરતા કર્મ અન્ન શાસ્ત્ર કરતા ઈશ્વર કયા શાસ્ત્રો કરતા ઈશ્વર અન્ય શાસ્ત્ર અન્ય બરોબર ભ્રમણા ટી જાય તારું કામ થાય પણ કશું બધું નઈ ફસામણ થઈ ઉડતી ફસામણ થઈ ઉડતી કિતાબો વર્ગી મને તે મગજ માંથી જાય ની પાછ ભૂલાય ને કિતાબો વર્ગી ભગવાન ભગવાન અડતાલીસ આગમો મેળે કર્યા છે કે ધારણ પણ કર્યા છે કે આપ જ્યાંથી પૂછો ત્યાંથી તૈયાર બધો જવાબ આપી શકે હવે મારે કેટલા અવતાર મુક્ષ માં બાકી રહ્યા મહારાજ એમ કેમ પૂછો છો તમારે મોક્ષ ના અવતાર પૂછો છો તમને પોતાને ખબર નથી પડતી અંધારું દેખાય માતા ડબલ અંધારું અહંકાર એટલે પછી ભગવાને કહ્યું કે અડતાલીસ આગમો તમે ઉપાસ મંગાયા હતા તે તમને કેટલો ખર્ચ લાગ્યો હતો મજૂરો માથે ઉચક્યા હતા તમે મન ઉપર ઉચક્યા તમે હોય મળશે કે મન ઉપર ઉચક્યા છે એને માથે લીધો તે મન ઉપર લીધો મન ઉપર માથે મન ઉપર બોજો લઈને ફરિયાદ કરું જ્ઞાન નો બોજો ના રે લક્ષ રે શું કયું લક્ષ રે લક્ષ રે જાણે લોજો ના રે કેવું બોજો ના હોય આ તો બધો બોજો પેલા માથા પર ઉચકે મન ઉપર ઉચક્યો સવાર ના મને અશાંતિ થાય છે ઈ મારી વાત ટાળવા માટે જો આવું છું સવાર ના મને અશાંતિ થાય છે એ ટાળવા માટે હું અહિયાં આવું છું અને પછી ચા પાણી પીધા પછી હું સુઈ જાઉં છું તે અગિયાર વાગે ઉઠું છું અને પછી ખાઈ લઉં છું હવે ક્યાંય આવી ને આવી સ્થિતિ રહે તો ઘર ના માણસો તો દુખી જ ના મોક્ષ માં જવાનો વિચાર નથી અશાંતિ થાય એટલો વિચાર છે ને પણ હવે મોક્ષ માં જવાનો વિચાર તો કાલે મેં આપણે કીધું તું ના ભગવાન ની સેવા માં શાંતિ જોડે જોડે થાય શું કયું જેને મોક્ષ માં આગળ મારતા આવે શાંતિ તો અવશ્ય થાય છે તો બધું નર્યું અમૃત ભરેલું છે જ્યાંથી ઉગાડો ત્યાંથી નમર્યું અમૃત ભરેલું છે નામ સુ છે જસુભાઈ જસુભાઈ જસુભાઈ તો એ જસુભાઈ ખરા નહી વકીલ સાહેબ ખરાબર વકીલ ખરાબ એ ના જાણ નામે તમે ઉભા રો ના કેસ હાથું કહેવાયું પણ નામ કોઈ દુકાન નો બોર્ડ નું નામ જોઈએ હંમેશા આ દુકાન નું બોર્ડ નું નામ છે આ બોર્ડ નું નામ તો જોઈએ હવે જસભી જસભી વાત કરેક્ટ છે વાત તમને કેમ લાગે એમાં કઈ ભૂલ રેલી છે બરોબર છે ને તો તમારું નામ તમે કોણ નામ અને નામી બધા હોય ને નામના ધરાવનાર તમે પોતે નામના ધારણ કરનાર તમે પણ નામ ધારણ કરનાર એવા તમે કોણ છો એ પાસે તપાસ કરવી બાકી રહી છે ને કે નથી બાકી રહી વિચાર કરીને કોઈ અડધા કલાક પછી કાલે મુદત વકી મુદત લઈ શકે ને બકીજ ને મુદત થઈ શકે ને કાલે પાક લાગે અર્ધા કરે ભગવાને શું કહ્યું કે ભાવ કેવાય કેવું આરોપિત ભાવ એટલે શું આરોપિત ભાવ બંધ કર્યા છે આખી રાતે આરોપ લાગ્યા આરોપ લાગ્યા કરે છે એટલે પોતે કોણ છું એ નક્કી થાય ત્યાર પછી આરોપ ના લાગે છે પોતે કોણ છું હું જસુ ભાઈ છું એ અનુભવ થવો જોઈએ ને તો પછી શું કામ તો ક્યારે આવશે બે વાર લાગશે પણ સાંભળ્યું આજે જ કે પેલા સાંભળેલું આ વાત હજુ આજે જ સાંભળેલું ત્યાં તો ઘણો ટાઈમ લાગે હજુ આ જ્ઞાન જ આપડા જઈને હજુ સાંભળ્યું